ભૂલ છું માફી તો જ માનજો શું કહ્યું તમને ના સમજાય એ વાત સુધરી છે પણ સમજાય એ વાત પણ તમને એ લાગી હોય તો મને ખો તમને કઈ આવડી લાગી ના ખુદ કૃષ્ણ ભગવાન નો માલ છે આ શું બોલો શું કહો ચડે ત્યારે આ તો સુખ માંથી સમજ પડે આ બહુ વિદ્વાન માણસ છે રવિન્દ્ર બહુ પટેલ બહુ વિદ્વાન છે વિધવાની સારા નો આવડતો હતો ચાલતી આપડે લોકો ચાલવા જુ ચાલવા જ આપડે લોકો બીધર બિધર ના ચાલે તો જ્ઞાન જોશે કેવું તે બુદ્ધિ વગર નું જ્ઞાન જોશે વિધવાની ચાલે અપરાવે આવડી શકે બુદ્ધિ વગર નું જ્ઞાન કેવાય ને બુદ્ધિ વગર નું આ છે જે આફ્રિકા વાળા છે ને એમનું જે બુદ્ધિ અને તમારા બધા સંપૂર્ણ જતી રહે ત્યાર પછી જ્ઞાન થાય અને બુદ્ધિ તો એ બિગિનિંગ વિનાશી હોય શું અને જ્ઞાન આખા હોય એક સેન્ટ પણ બાકી ના રહે શું ના ભાઈ શું બુદ્ધિ નથી ત્યાં ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રકાશ હોય ને એને બુદ્ધિ કહેવાય ડાયરેક્ટ પ્રકાશ જ્ઞાન કેવાય ઇન પ્રકાશ એટલે શું કે આ સૂર્ય નો જવાબ આ અરીસા પડ્યું અને અરીસાઇ આવડે નહિ બુદ્ધિ નહીં ફક્ત મહેર ચક્કર છો ને બુદ્ધિ થઈ બહુ તો આખો દાખલ વહેલી રે પંદર મોડું ના દેખાતી હોય અને બોડો બુદ્ધિ વાળો આ તો કઈ બુદ્ધિ ના કોથા નહીં હિન્દુસ્તાન માં શું બધા એવું કે મારા જેવી બુદ્ધિ બુદ્ધિ વાળો વિદ્વાન સારો કે સરળ જ્ઞાન વાળો ભક્ત જોઈએ બુદ્ધિ વાળો વિદ્વાન સારો કે સરળ જ્ઞાન નો ભક્ત સારો વિધાન ને તો કોઈ કામ જ નહીં સરળ જ્ઞાન વાળો હોય આ બુદ્ધિ હિન્દુસ્તાન માં જો જ્ઞાની જ્ઞાન આવ્યું હોય તો બુદ્ધિ બુદ્ધિશાળી કોઈ પણ હોય કોઈ સંત થઈ બેઠો હોય બુદ્ધિશાળી વાળો હાથેલી રામકૃષ્ણ અને એક બે હાથી બીજા બધા બુદ્ધિવાળી કચ્છ ના મળે અને આ ચોખા માણસ છે આપડા કૃષ્ણમૂર્તિવો માણસની વાત ના હોય મૂર્તિ આત્માની વાત ના હોય આત્મા સ્ટેન્ટ હજુ જગત સમજવું નથી એક સ્ટેન્ટ પણ સમજવું હોય તો એક આત્મા તો બુદ્ધિ ગયા પછી આવે જ્યાં સુધી બુદ્ધિ છે તમે કહો છો કે આ બધા પછી કોણ જોયું કે ગત જન્મ એ કોને ખબર છે કે શું છે એ બરાબર ખબર હોત ને તો આવું કરતો બુદ્ધિ વગર બુદ્ધિ આ જગત બુ કોલ નામ કેવાય એ જે બુદ્ધિ ઘરમાં ફ્રેશ ના રહેવા દે કોઈ દખલ ના થાય તો બુદ્ધિ અને તે પાછા ઉદાકુદ કરે ભગવાઈ ડે ઘર બુદ્ધિ તો ઘરમાં હા સરખું કરી આપણે બહાર સરખું કરી પાડું સરખું કરીએ બુદ્ધિ કરે ના કરી શકે બુ કરે ના કરે એવું બધું હરકું કર્યા ના કરે એના બુદ્ધિ કહેવાય બુદ્ધિ કશું કરી શકતી નથી પાડે છે ઝઘડો ઉભો કરે તો બરાબર છે અને નેક્સ્ટ ફરી નો જે પેલું પશુ નું તમે જે ખુને અમારે તહેવા જાણવું છે કારણ કે આ બધા જે માણસો બેઠો છે તમારી પાસે કદાચ પશુ ના જવું પડે પણ જયારે ચિંતા અને ક્રોધ કર્યા હોય તે ફરી ફરી માણસ માં આવ્યો આશા રાખીએ નઈ શું કહ્યું એ તો મનુષ્યની પ્રકૃતિ છે આજે હું તમને સમય ગરમ થઈ મને ગારો ભાડે છે मनुष्य समझन एम के मनुष्य नी प्रकृति है क्रोध करो चिंता करवी કોને કર્યું છે કેટલા મનુષ્ય ના ના એટલે ઘરે તો કરે સુધર આજે માણસ કરે ને ઓછા પ્રમાણમાં એને સંજોગો જો કરી પોતે પ્રકૃતિ જો કરતી હોય તો પોલીસ આવે કેમ નથી કરતો એ દે એને હમદન નથી ચેતી કરે પ્રકૃતિ નહીં કરતી આ પ્રકૃતિકારી નથી પણ સામાન્ય મનુષ્ય સ્વભાવ તો એને સમજ નથી એવી જ્ઞાન એ જ્ઞાન એને કરવા નઈ દેતું પ્રકૃતિ સંતો ને હોય સત્વ રજ ને પ્રકૃતિ પ્રકૃતિ હોય ને જ્ઞાની પુરુષો હું સેકન્ડ સત્યાવી વર્ષ થી પ્રકૃતિ પર રહ્યો નથી અત્યારે બીજા જ્ઞાન આપવું તો તમે પોછાયો શું કહું તમે સમજો નઈ એટલે પ્રકૃતિ નું કામ દેવું ખોટું કામ દેવું ના દેવું છે શું એવી નથી તમે વાંચા છો આપડે લાઈ એટલે આપડે અનુભવ કરી દે એ છે બેનો શું કયું એટલે લાખ ખોરે ફરી બાર ગાઠ માં વાજો એના કરતા આપડે દાયા થઈ ગયે એના જાવી થઈ જાય દાયા થવાની જરૂર છે આ દોઢ દાયા થવાની જરૂર નથી શું કહ્યું દાયા થવાની જરૂર નથી મને આપણે બધું બેન ટાઈક ના દે દહે તો ખબર મે જો જરૂરત કોને જો અમાર તો ખાલી વસ્તુ જારી છે કે એ એ જે કહ્યું તમે આઈ વોન્ટ ટુ નો ધેટ થિંગ ખરી વસ્તુ કે ગત જન એ કે મારા આવતા ભોનું મારા જાન નંબર બધા જો ના અમે બધા જ જાણ છે આવતા ભો કર્મ પ્રમાણે દર ના કોઈ કઈ મતલબ એ તમે જો સાબ ના એ ખોટું ના પાણી લે પાણી પાણી દાયા નો તે નું બોલ છે ઠીક છે મની કે મીસ પડે જોલી છે એને અનુભવ હોય કે જમી વાળા એક મિનિટ માં શું આપે જાણ પ્રમાણે મિનિટ ને અમારી જોડે જર્મી વાળા અમારી પાસે કેવું જ્ઞાન લે તમારું જ્ઞાન લે એક કલાક નું કેટલું વેલ્યુ કરેલો આ વેલ્યુ વાળું જ્ઞાન છે પૂછાય બીજું બધું હાથી પૂછી રહ્યો મારી ગયા પછી માણસ ક્યાં જાય છે શું કહ્યું ભાઈ પૂછે છે માણસ મરી ગયા પછી કઈ જાય છે જેફ હોય ને ત્યાં જાય એના છે બધું જોઈન કરો ગપુ નહીં માત્ર ભગવાન શું છે બધું જોઈન કરું આખું વર્લ્ડ જોઈન કરું છું દેવ દેવ લોકો શું છે તમે આકાશ પોલું છે કહો છોક નર્કલોક બધું ક્યાં હોય છે આવું બ્રહ્માંડ છે બ્રહ્માંડ દેખાવ આવ્યો છે હવે આ એનું જે પેન છે ને એ પેનના ભાગ નીચેના ભાગમાં એ બધા અંદર લોકો છે નીચેના ભાગમાં અને એની ઉપરના ભાગમાં મધ્ય મનુષ્યો છે અને મનુષ્ય ઈજા દેખાય છે સીરિયલ આ વખતે દેખાય ના દેખાય એવા જેઓ છે એને સીરિય નીચે છે અને અહીર ના દેવલોક છ દેવલોક એટલે સાત લોક આઠ માં મધ્યલોક અને ઉપરના છ લોકો ઉર્જો લોક આ ચૌદ દુઃખની દુનિયા બનેલી છે એ કોઈ માણસ નથી તમે પોતે જીવાતમાં રહો નહીં તો શિવ જીવાત્મા જેનો એ જ આત્મા પરમાત્મા છે એનો આ જીવાત્મા એનો એ જ છે આત્મા એ શી રીતે વાણીઓ હોય એને જયારે છોકરા શું કે પપ્પા કે છોકરા ગયો વકીલ સાહેબ સાહેબ જે કાર્ય કરો ભૌતિક છોકરી લાલચ હશે તો જીવાત માં બટા બટાઈ કર્યા કરો બાપો છે કદું ખબર છે એમ તો દીકરા ઓફ થઈ ગયા ક્યાં ગયા કરી દઉં તો ક્યાં થઈ ગયો ચોરાશ લાખ યોજમાં કેવી રીતે ચોરાશન પ્રાપ્ત થાય છે અહીં છે નિરંતર વિચારો કરવા જૂઠ બોલવું બધી પાછળ છે ત્યાં સુધી આ પશુ જાનવર મજાય અને માનવતાના ગુણો એ મનુષ્ય લાવે અને રાક્ષસી ગુણો એ નરકટી માં જાય રાષ્ટ્રોન આપી દે એ સુપર લોકો દેવભટ્ટી માં કોને કેવાય માનવતા મારી પરવારી છે માનવ કોનું એમ કેવાય પાંચ હજાર બાકી હું રેડિયો નથી હા રેડિયો નહિ કર્યો હું જાગૃત થી સત્યાવીસ વર્ષથી એક ઊભ્યો નથી અને ઊગ્યો કયા બે કોઈ કહે છે હે બાબા લીધી દે શું કહ્યું મેં આપ્યા બાય લોકો હાથી રાખ્યા સમજ પારી હવે એ પાંચ હજાર ડોલર દડે આપણને એ તરત જ વિચાર આપવો જોઈએ કે મારા ખોઈ જાય કેટલું દુઃખ થાય એના ખોય જાય કેટલું દુઃખ થતું છે એ જુદું મૂક્યા આવનાર બહુ થોડા છે બધા છે ઘણા થોડા હોય એવા હવે કોઈ સ્ત્રીને જોતો હોય મને વિચારે મારી બેન ને જુએ તો શું થાય બરાબર ને એટલે આ પ્રમાણે જોઈએ ત્યારે માનવતા કહેવાય માનવતા કોઈને દુઃખ આપતી વખતે મને એમ થાય કે મને દુઃખ આપે થાય એટલે ફરી દુઃખ આપવાનું બંધ કરે શું કરું તમે થોડું માનવતા માનવતા એ માનવતામાં આયા પછી મોખ થવાની તૈયારી થાય નથી ભક્તો દેવગતિ માં થાય તો એના થાય અનંત દેવગતિ દેવગતિ અંદરગતિ છે અંદરગતિ બજાવ ડેબિટ જુદું છે આ કેવીબિટ અહી તન ભોગવો કરે દેવ ને ખાલી આમાં હાથ જણા એને એમનો વિષય શું કહ્યું આ ઘોડા વિષય તો આ મનુષ્યો વિષય પાછળ જ તા ને કોણ છે શા નો માણસ કોણ છે પાછળ તા ને પાછું પશ્ચિમ બંગાળ આયા તો રહી ગયેલો તીડ નહીં રાખી છે શું આ બીજી નથી સાંભળ્યું આજ સાંભળ્યું છે બીજી નથી સાંભળ્યું આજ સાંભળ્યું રાગદેશ ના હોય મને ગાવે ને થોડો વાર રાગદેશ ના હોય શું કહે એનું કાંઈ લોકો બાકી મારે આખા બ્રહ્મા ભગવાન પ્રગટ થયો છે ભગવાન શું થયા છે અને શું કામ કરવા નીકળ્યું ગણેશ માં આખા બ્રહ્માડ ના ધર્મો ફરવા ફેરવા જગત ના ધર્મ ફેરવા નીકળ્યો છું દુનિયામાં અમેરિકા ઇન્ડિયા ઇંગ્લેન્ડ કર્યું બધે છે ઘેર ઘેર અમેરિકામાં શક્તિ છે કે દૈવી શક્તિ માનસિક શક્તિ માં પણ એ સૂકમ રીતે ફરવું હોય ને દેશ અહીં હોય કાગરો કેટલા બોલો રોજ આવતા કેટલા બધા કાગળ આવે એટલે મારા શંકરાચાર્ય જતા ભાચાર્ય જતા જગ્યાએ છે ને ત્યાં સારું છે અરે એ રસ્તે જગ્યા ધીમે ધીમે આગળ રસ્તે સારું છે બાકી દહીનું બીજું ભેગું કરીએ શું થાય પણ દહી નથી દૂરે નથી એવું ચાતો આ દહીમાં રહેજા એ છો ભાઈ આજે પેલા રામકૃષ્ણ પેલા વિવેકાનંદ ને કહ્યું વિવેકાનંદ ને કહું રામકૃષ્ણ બરાબર છે sa તમારા માસ્ટરે અમદાવાદ ચંદ્રકાંત આવતા અમદાવાદ તો આવતા હતા ચંદ્રકાંત ખબર જ છે ને મને આશા જ ના રખાય નજરે બીજી કોઈ દેખાય છે નજરે ત્યાં બલા ઓ ને ખાતું ઘર અને પછી યા તો હરાતે લગા ગયા તો હું તમારી ગાડી પર મુકવાયો તો એ મુકવાયો અને આ હું તો બોલી ગયા તો મે લખી દીધું છે વાત હાચી છે તારું કોક બરોબર હશે પણ હું હેપ પર થઈ જ ગયું તો હવે તો મે પુસ્તકો રામ પુસ્તક ઉપર મે તો બિલેક પ્લેટ પી સફરનું સંકટ કર્યું બળભા હા આ જાનમાં આ છે દિલીપ દીદી સે ઇલેમ થોંડે રબ્બી વાર અને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ દિવાઇન સોલ્યુશન તો ગરણે એટલે હિન્દુસ્તાન માં લોકોને કહી દીધું કે કોઈ પણ જાત ના રાખશું તમારા મિસ્ટેક છે નો ચાલી ગયું એ તું છું જે છે સમજાય કોઈ બાપો હોય નથી બ્રહ્મ એને ગેર વિષ્ણુ એને ગેર શું કયું કે તો બધું બ્રહ્મા વિષ્ણુ મહેર શું હતું ત્યાં સાયન્ટિસ્ટ હોય એને આ લોકોને માટે કામ છે મૂર્તિ બનાવવા માટે કામની છે લોકો મૂર્તિ બનાવી દીધી જામ બાપા ભગવાન થઈ ગયા થોડા વર્ષ એમ કે જલારામ બાપા ભગવાન થઈ ગયા જલારામ બાપાંતપૂર્ણ સાચા એમનો ભગવાન તરીકે નો પંથ ચાલુ થઇ ગયો એમનો ભગવાન તરીકે નો પંચ ચાલુ થયો એમ કે પછી તો સ્વામિનારાયણ આપડા દુકાળો ચાલુ કરો ચોખા માસો એવા તો ઘણા સંતો થઈ ગયા છે મહારાષ્ટ્ર બહુ થાય અહંકારી હોય ને જે સંત સંત કોનું નામ કેવાય સંતની વ્યાખ્યા શું છે પારકા માટે શીએ એનું નામ સંત પારકા માટે જીવે છે સાંભળ્યા બધા જોયા નથી કહ્યું છે ને માલ તો બધા એવો જ ભગવાન બેન છે મહારાષ્ટ્રીય છે એ સમય દાદા ભગવાન ભગવાન છે અને ઓક્ટોબર માં કરતા એક જ દાદા છો હું હવે કેટલી દીકરી આપને લી લાભ અપાય લાભ અપાયો કે સ્વધર્મ હોય શું કહ્યું કોને કેવાય કારણ કે દેહ ના ધર્મ ના હોય એ સ્વધર્મ આત્મા ધર્મ એ સ્વધર્મ અને દેહ ના એ પર ધર્મ જોયું ને ચાલો તમને અમારા ગુરુ ના તમે પગ ડાબેલા હતા જ્ઞાનીજી ભરા હતા તમે સેવા કરી છે તમે પગ ડાબે તા તું એમનો શિષ્ય છું વાળા ઘટી જાય આપડે અમારે બે દીકરા બે દીકરી બે બે દીકરા બે દીકરી બે દીકરા બે બે ખરેખર તું કોણ છું એવું નથી બોલતો માય ને એ મે કે કે માય કે નાવા હું કે કે તાલ ના તો બોલ ના નાવ તો આ લાગે દે તો જાય કાલે તો પાંચ હજાર વાગે પાંચ વાગે સોડી રીતે કેટલા વાગે તમારે જોવા મારી છે હા તે માટે હું વહેલો નહી આવી કોઈ ના ભાઈ છે પછી મમ્મી આવશે તું ના આવીને ફેવરિઝમ ના હોવું જોઈએ માયા લોકો માયા વસ્તુ જુદી માયા જુદી એટલે આ વસ્તુ રિલેશન ને લઈને જેવા હાથે દુખતો હોય તે હાથ ને વહે ના થાય છે એવું રિલેશન બ્લડ રિલેશન બ્લડ રૂપે જુદો દેહથી હું જુદો રૂ છું આ દેહથી હું કાયમ જુદો એટલે માને નહીં ને આ ત્યાં બ્લડ રિલેશન દેહ ને ખેંચી ના જે હિસાબ હોય ને એ ચિત્રમાં પ્રમાણે ખબર પણ આ પહેલે ખેંચીલું ભાઈ ગયા આવતા આ તો ખેંચાય નહીં છે તેનું પરિણામ આવ્યું આ એટલે જાળવવું પડે છે એટલે આવવું પડે રિઝલ્ટ આ રિઝલ્ટ આવવું પડે મારે અને પેલું છે તે આવે એટલો ફેર પડે રિઝલ્ટ એટલે ઇફેક્ટ અને આ કોજ નહીં પેલો કોજ અમાર્યા એ કહેવાય સમજ ને કોજ એમ ખરાબ નહીં કોઝ ખરાબ ઇફેક્ટ નથી ઇફેક્ટ નું ગુનેગાર નથી કોઝ કેન ક્રિએટ અ ગુડ ઇફેક્ટ ઓલ્સો કોન ક્રિએટ અ ગુડ ઇટ કેન ક્રિએટ ગુડ ઇટ કેન ક્રિએટ બેટ જેવું કરીએ તેવું થાય બેડ નું હોય તો બેડ નું થાય સારું બી કરી શકે અને ખરાબ કરે તો કોષ તકલીફ બી બહુ કરે બઉ અને સારું કરે તો હવે એ બઉ કરે કારણ આ બધું ઘર માં આવ્યો તે બાપ ક્યાંથી ભેગા થયા જન્મ થયો તે ભોગવે છે તે ફેક્ટ આવતો પણ સાયન્ટિફિક નથી ને સાયન્ટિફિક કેવી રીતે જે જે સમજાઈ હા સવાર ના બેસી બે કલાક પછી જમી કરી માર્ગદર્શન કઈ મળ્યું છે માર્ગદર્શન આજે ગઈડો ના થઈ ગયો ત્યાં સુધી પછી બઉ મોટું માર્ગદર્શન આપશો કામ નહી લાગે બરોબર અત્યારે ટાઈમ સાચો છે એવો સમજી ને જે આપવું હોય આપી દોડે એવા પણ અત્યારે એવા માણસ ની જરૂર છે સારું ને એવું તૈયાર છે મારી પાસે બધું બધું તૈયાર છે ક્યારે વાપરવાનો છે બામ ગોળ હા થોડા તમે તૈયાર ચાલતું થોડું પંજાબ બાજુ જઈને ભાણે જમાય શું કેતા ભાણે જમાય શું કેતા કરતા આપણા માં કેવત છે કે અમુક માણસ ગમે તેની સારું છે મંદિર કોના દીપી કોણે લુચા કેવાય જાતના ક્ષેત્રે નઈ તો હારે કહેવાય જાતને કેવી રીતે જાતને કેવી રીતે લોકો જાત છે તો આરામ છે કાલે કાલે વાત કરે ભગવાન શું ખાય છે મમતા લીધે જીવ થઈ ગયો મમતા જતી ગઈ ભગવાન થઈ જાય બસ આ ભગવાન જતો જ ભગવાન ભૌતિક સુખ ની મમતા ઉભી થઈ બધી સાચું સુખ તો સનાતન આવ્યા પછી જાય જ નહીં એ આત્મા નું સુખ છે સનાતન આત્મા સનાતન વસ્તુ છે પછી જાય નહિ મને અત્યાર મિનિટ ગયું નથી અત્યાર એક મિનિટ પણ ગયું નથી